જો લોભ લોભ્યો હોય ને કે જે લોભ્યા હોય તે ખાય નહીં ને ખાવા દે નહીં પહેરે નહીં ને પહેરવા દે નહીં કારણ કે એમની બધું એટેન્શન પૈસા બચાવવા માટે જ હોય એના મમ્મીને દવાખાને લઈ જવાના હોય ને તો ના લઈ જાય મરી જાય તો કહે છે પાંચ વર્ષ પછી મરશે ને હમણાં મરે તો શું ફરક પડે છે મારા આટલા પૈસા તો બચે છે તો લોભ્યા પછી કરકસરવાળા વિવેકવાળા હોય અને થોડી મહેનત કરીને બધું કામ કરે એ તો ખ્યાલ આવે ને એમને ખબર પડે કે અહીંયા પચાસની મળે છે તો સીધી લઈને લે છે બે ચાર જગ્યાએ ફરશે પછી લેશે પછી ત્રીજું શું કીધું કંજુસ કીધું ને ના કંજુસ કંજુસ વાળાની વાત જ જુદી હોય કીધું ને એ લોભિયો કંજુસ કહેવાય એકચુઅલી હંમેશા કેવું છે કે પૈસાની કરકસર કરવી જોઈએ પૈસાની કરકસર કરવી જોઈએ એટલે એ બધાએ પૈસાની ને વીર્યની કરકસર વીર્યની એમાં બધા બહેનો આવી ગયા ભાઈઓ આવી ગયા પણ એનો વિવેક આજે રહ્યો નથી એટલે એને ચાલુ રહી નથી કેવાતી એ એક પ્રકારની જાગૃતિ છે પેલા બેફામિયા હોય એમને પોતાની કમાણીના પૈસા એવા મળ્યા નથી એક તો એ વાત છે ને બીજું આજે ટાઈમ ઓફ એબેન્ડન્સ છે એટલે એ લોકોને બહુ એબેન્ડન્ટલી બધું વસ્તુ મળેલી છે ને પાસ થાય સીધું એને છ લાખ બાર લાખનું સીધું પેકેજ મળે છે એટલે એને એની એ વેલ્યુ નથી ખ્યાલ આવતી અને જીવન આખું એવી રીતે ગયેલું હોય જીવન એવી રીતે ગયેલું હોય એટલે કે પેરેન્ટ્સ લોકોએ એક માગે તો એને પાંચ આપે અહીંયા તો પાંચ માગે ત્યારે એક મળતું અને એની કંઈ જરૂરત પણ રહેતી નથી પહેલેથી દસમાં લગી મને નથી ખબર કે મેં પાંચ રૂપિયા પણ જાતે વાપર્યા હશે ખાવામાં જઈને ખાવાની વસ્તુ કે હોટલમાં કે કેન્ટીનમાં સ્કૂલમાં કેન્ટીન હોય છે બધે કેન્ટીન તો હોય છે ખાધું જ એટલે બહાર ખાવાનો વિચાર પણ નહીં આવે આમ જનરલી એવા પૈસાય હતા નહીં એવા ખર્ચાએ હતા નહીં એવી સમજણે હતી નહીં એવું જનરેશન ગેપ નથી એને જનરેશન ગેપ કહીને લોકો છટકી જવા માગે પણ એ ફાધર મધર તરફથી જે એક કારણ કે એમનું પોતાનું જ જીવન એવી રીતે છે તો ફાધર મધર નોર્મલી બંને કમાતા હોય એટલે પછી પેલાં શું કરવાના એ મને કહો ને પેલો માગે એટલે તરત આપી દે એમ કે કકડાટ અને બીજું કેવું છે કે છોકરાઓ છે ને હવે એક જ સિંગલ ચાઇલ્ડ થઈ ગયું એટલે એ સિંગલ ચાઇલ્ડના કન્સિડરેશનમાં એ પેલા કંઈ પણ માગે ને એટલે પેલા આપી જ દે એને દુઃખ ના થાય વધારે પંપાડેલા હોય ઉલટું સિંગલ ચાઇલ્ડ હોય તો એને કેટલું બધું ચોક્કસ બનાવવાનું હોય પણ એવું હોતું નથી આપણે જોઈએ છે હેલો હેલો હેલો એ તમારો પ્રોબ્લેમ નથી અને તમારે એને પ્રોબ્લેમ લઈને કરવું હોય તો તમારે પછી એ રીતે રહેવાનું સિમ્પલ વાત છોકરાને ફાધર વઢે તો કંઈ છોકરાઓને ગમે ખરું મમ્મી વળે છે વળે છે કે નથી વળતા હલો જય સચિદ બોલો બોલો સત્તર તારીખે રાતનું યસ સારું સારું આવો હં આવો આવો જય સચિદાન હા હા હા યસ જય સચિદાન મમ્મી વડે છે કે મમ્મી વઢે છે નથી વળતા સિંગલ ચાઇલ્ડ ને એટલે જો આવું થવાનું જે માગે તે આપે જીગરને એવું જ કરો છો ને એ તો બધા કે બહાર બધું કહેવાનું જુદું તો ત્યાં રહું તો ખબર પડે મને એની વે તો નોર્મલી એવું હોય નોર્મલી એવું હોય પણ હમણાં ખાસ કરીને એવું જોવામાં આવે મમ્મી વડે તો ગમે હા પણ મમ્મી વડે તો ગમે વળવું જોઈએ કે ના વળવું જોઈએ કેવું વડું કર આટલો બધો વિચાર કરે તો કયો વળ્યા જ નથી ને ખબર એવું છે કરકસરથી રહેવું ને એ પ્રકારની જાગૃતિ છે એટલે તમે ગમે તેમ પૈસા બેફામપણે વાપરો જ નહીં અને એ કરકસરવાળા કેવા હોય બીજાના માટે થોડી છૂટ રાખેલી હોય પણ પોતાના માટે તો એ બધી કરકસર એક બૂટની જોડ હોય તો બીજી બૂટ લેવા ઈચ્છા ના રાખે કે હમણાં શું જરૂર છે ચાલે છે ને એમ કરીને આગળ બોલતા જાવ each other તો ખબર પડી એવી વાત છે એ છતાં એ રિયલમાં ખરું પણ વ્યવહારના ભાગે જ ભેદ પડે છે ને ભેદભાવ અને એ ભેદભાવમાંથી નીકળવા માટે જ આ વિજ્ઞાન ની સમજણ છે અને એ તો તમારે પોતાનું જોવું પડે ત્યારે તમને બીજા સમજાય ઓળખાય અને સ્વીકારાય અને લઘુત્તમ ભાવ તો હું સમજું છું હું જાણું છું એકલા રહેતા હોય ને એને બીજા કોઈનો સાથ ગમે જ નહીં હા ફેલ કરી નાખે એમને સાથે ફાવે જ નહીં એમની જોડે કોઈ ચોવીસ કલાક રહેવાના થઈ જાય ને તો એમને ગભરામણ થાય કે શું કરવું હવે આ કયા માથા પર છે કે જાઓ તમે હવે મોકલી દે ગમે તેમ કરી પણ ખરી પરીક્ષા એમાં જ છે હંમેશા કોઈ માથે ઉપરી જોઈએ જ નહીં હોય તો આપણે ગોઠવીને રાખવા પોતાની સેફસાઇડ કરવા માટે નહીં તો આપણું આપણું અહંકાર આપણી બુદ્ધિ એવી છે ને એ કોઈને ગાંઢે જ નહીં એના બધા સમાધાન છે છટકવા માટે બાનું આપવા માટે કારણ આપવા માટે એટલે કહેવાનું હોય કે કોઈને રાખવા એ પછી જે કહે તે તમારે માન્ય રાખવાનું આમ તો કે અમે દાદાને માન્ય રાખેલા જ છે ને બધા કહે છે દાદાને માથે રાખેલા જ છે પણ દાદા કયા સ્વરૂપે તમારી સામે આવે તો તમને ખબર પડવી જોઈએ ને તમે દાદાને દાદા કહેશો તો જે બીજા સ્વરૂપે તમારી સામે આવે કેવી રીતે ઓળખો પછી એટલે પછી છેલ્લા ફોટા સામે જઈને કહેશે મેં દાદાને પૂછ્યું ને દાદા મને હા કીધું જીવતા માણસને તો પૂછાય નહીં કારણ કે એ ના કહી શકે ફોટા પાસે તો પછી કે મને અંદરથી દાદાએ જવાબ આપ્યો જીવતા માણસને પૂછે તો એ તો ના કહે એટલે પૂછવાનું રાખે જ નહીં એટલે એક જણ આવીને કહે કે દાદા મારે ઘરે બહુ કચકચ થાય છે કેમ મારી જોડે તો કચકચ કરતા નથી આટલા વર્ષોથી તમે આવો છો હવે દાદા તમારી જોડે તો કેવી રીતે કચકચ થાય એમ કે તો કેમ ઘરે છે તે દાદા નથી એટલે ઘણા બધા પ્રમાણથી આપણને સમજણ મળેલી છે પણ આપણે આપણી રીતે જેને લઈએ ગમે એટલું રાખીએ ના ગમે એટલું બાજુ પર પરમ વિનય કો જ્યારે થયો એ થઈ જાય પરમાત્મા જેમનામાં પરમ વિનય આવ્યો એ થઈ જાય પરમાત્મા તો પરમાત્મા એટલે શું બધાની જોડે ફાવે પેલી બેબી જોડે ફાવે ને જીગર જોડે ફાવે ને બધા જોડે ફાવે કોઈની જોડે ના ફાવે એવું નહીં અહીંયા બેસો ને બાજુમાં કોઈ બેસેલા હોય તો મોડું બગડે બેસાડે છે એવું ના ચાલે રમી નહીં એટલે શું કે બધામાં પોતાને જોવા નો એક્સેપ્શન કોઈ અપવાજ નહીં પણ એ તો આપણે કહીએ છીએ પણ જ્યારે એનું એ વ્યવહાર આવે ત્યારે એનું ટેસ્ટિંગ થાય પણ ધીમે ધીમે કરીને આપણે એ દિશામાં જઈ રહ્યા છે પણ હમણાં હજી અંદર પેલી અક્કડતાવાળો અહંકાર છે ને ભલે ડિસ્ચાર્જ ભાવે છે અને ઉપરથી બુદ્ધિ એને ટેકો આપે છે એટલે બોલવા દેતો નથી કરવા દેતો નથી બોલવાનું હોય ત્યાં બોલવા દે નહીં ના બોલવાનું હોય ત્યાં બોલાય બોલાય કરે એવું બધું થાય એટલે મરેલો અહંકાર કઈ રીતે મરેલો અહંકાર કઈ રીતે કીધો છે કે એ બીજ પાડી શકે એવો નથી પણ એ અહંકાર એવો છે કે આપણને આપણો અનુભવ કરવા દે નહીં નહીં કરવા દે એટલે પોતાનું જુદું પોતાનું સ્પેશિયલ રાખે અને પાછી બુદ્ધિ એને ટેકામાં છે એના સપોર્ટમાં છે એટલે ક્યારે એમાંથી નીકળવું બહુ ભારે છે એટલે એ જ અહંકારમાંથી આવતો પ્રકાશ એ બુદ્ધિ એટલે એ કોનું રક્ષણ કરે અહંકારનું જ રક્ષણ કરે પણ આવી રીતે સત્સંગમાં બેસી બેસીને થોડી બેલેન્સ થયેલી હોય ને તો એની સામે ઝઝૂમે પછી સારી રીતે ઝઝૂમી શકે એટલે પછી એમાંથી નીકળાય અને બીજું જીવતો દાખલો જોઈએ આપણે બધાને સામાન્ય રીતે જોઈએ બધા જ પકડી રાખે બધા જ પકડી રાખે કોઈ છોડતા તમને દેખાય નહીં નોર્મલી જ્યાં જુઓ ને જો કોઈને જુઓ ને તો એનામાં એ દેખાય દાદાજી છે કે કેટલાક મહાત્મા પણ એવા છે જે ખાસું એવી લઘુતામાં પ્રવેશ કરેલો છે એટલે કે પોતાનું રાખતા નથી તો એવાનું તમે જુઓ ને તો તમારું એમાંથી નીકળી જાય એક સામાન્ય વ્યવહારથી પણ તમારું નીકળી જાય એટલે કોકને એવું દાખલા તરીકે કોકના ઘરે સત્સંગ હતો એટલે સત્સંગ પતી ગયો એટલે કેટલી વખત અમુક બે ચાર બહેનો મળીને એમ કે ચાલો ને આપણે પતાવી દઈએ આ બેન એકલા છે તો કે એમને વાર લાગશે એમને કલાક જશે બધું સમેટતા પણ આપણે પાંચ જણા મળીને એમ કે ફટાફટ પતાવી દઈએ આપણે તો ઘરે પંદર મિનિટ મોડું થશે વખતે આપણે પંદર મિનિટ જ મોડું થશે આપણે ફટાફટ પતાવી દઈએ તેમાં કોઈ એવું કહીએ ખરું આ પેલાં પાંચ બહેનો તો છે પછી આપણે બીજા ઊભા રહેવાની ક્યાં જરૂરત છે ચાલો ને આપણે જતા રહીએ હવે કોઈને એ વાત પસંદ આવે તો એમની જોડે જતા રહે હવે આમાં કેવું છે કે મહાત્મા તો કંઈ બધા દિવસ બોલવાના જ નથી કોઈ દિવસ બોલા હવે તમે જાઓને પેલાં કહી કે ના તમે જાઓ અમે ત્રણ જણા બતાવી દેસું આખી વાત જુદી થઈ જાય એ ખ્યાલ આપ્યો અને હંમેશા એક જ વસ્તુ રાખવાનું તમે કામ કરશો ને તો જાગતા રહેશો ઘરે જઈને સૂઈ જવાના છે કંઈ આપણે એવા જાગ્રત નથી કે આપણે જઈને એ ટાઈમનો સદઉપયોગ કરીએ એ ક્યારે જોજો તમે અને કામ કરેલું હશે કે કામ કરીએ ને તો સહેજે આપણી ઊંઘ હોય થાક લાગેલો હોય ને પણ ત્યારે જોજો લાંબી ઊંઘ નહીં આવે થોડી વારમાં તમે જાગી જાવ એટલે એમાં એ બહુ ફેર પડી જાય અને મેં તો જોયેલું છે કે કેટલાક મહાત્મા શું કરે છે કે બધા જમવા બેઠા છે તો નોર્મલી બધા જઈને પાણી લઈ આવવાના છે એ પણ કોઈનું પાણી ખાલીએ થઈ જાય અને જમવા બેસેલા હોય તો ભાત માટે ઊભા થવું પડે સામાન્ય રીતે ભાત લીધેલો ના હોય તો એ અમુક બે ચાર મહાત્મા મેં જોયેલા છે એ પાણી પકડી લે ને ભાત પકડી લે અને છેલ્લા દાળ પકડી લે અને પછી જઈને પૂછે જોઈએ છે હા હા જોઈએ છે બસ આના માટે જ ઊભો થવાનો હતો તમે લાયા બોલો આ પાણી ખલાસ થઈ ગયું એમ કરી બસ હવે સામાન્ય જ વાત છે અને એમાં નહીં તો તમે રૂમ પર જઈને સુઈ જવાના આ તો તમે આવી રીતે હોય પેલા અડધો કલાક સુઈને પણ સત્સંગમાં આવીને ઝોકા ખાઈ શકે પેલાં કામ કરીને પણ દસ મિનિટ પણ માંડ પડેલા હોય ને જાગ્રત રહી એવી રીતે સાહેબ એટલે આ શરીરને તો જેટલું હલનચલન રાખે ને તેટલું એ વધારે એક્ટિવ રહે એલર્ટ રહે ચાલો બોલો ને પણ શું એ તો રહેવાનું પદગાવી પદ આ ચોપડી Thank <laughs> you. જય સચિદાનંદ મેં દાદા કા વારસ હું રાહી કેવલ સતકાહું બોલો પ્યાર સા દાદા ભગવાન અમર વરદે વરદા દા કા વારશ હું રાહી કેવલ સત કાહું બોલો પ્યાર સા પ્યાર સા દાદા ભગવા ભગવા અમર વરદે વરદાન વરદાન દાદા જી કી પાંચ આગ્ઞા પા મહાવીર ખુદ હિ બન જાંગે દાદાજી કી પાંચ હિ આગ્ના પાંગે महावीर खुद ही, ही बन जाएंगे कदम कदम पे हम आगे बढ़ेंगे શુદ્ધાત્મા પરમાત્મા હોતે જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ મે દાદા કા કાબારશ હું દાદા કા હું રાહી કેવલ સતકા હું બોલો પ્યાર સા દાદા ભગવા ભગવા અમર વરદે વરદાન અકરમ વિકરમ અચલ શિખર ગુપ્ત હૈ ભગવન સબકે ભીતર અકરમ વિકરમ અચલ શિખર ગુપ્ત હૈ ભગવન સબ કે ભીતર अभेद ता से हम एक रहेंगे जहा नजराए शुद्धात्मा देखेंगे જય સચિદાનંદન જય સચિદાનંદ જય સચિદાનંદન જય સચિદાન દાદા કાવારસ હું રાહી કેવલ હું બોલો પ્યાર સાદા ભગવા અમર વરદે વરદાન દે હે જિગના સુ કી પ્યાસ બુજેગી સ્વપદ રહેને કી પ્યાસ લગેગી जिज्ञासु ओ मुमुक्षु की प्यास बुझेगी स्वपद में, में रहने की प्यास लगेगी स्वयं की भजना में डूब जाएंगे ડૂબે વો ભીતર ઉજાલા પાંગે જિગનાસુ ઓુ કી પ્યાસ બુજેગી સ્વપદ મેને કી પ્યાસ લગેગી જબ તક જ્ઞાની પુરુષ હે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાની પુરુષ છે ત્યાં સુધી એમને પ્રાપ્ત કરવાની એમની પાસે બેસવાની એમનો સત્સંગ સમજવાની પ્યાસ આપણને દરેકને હોય છે જ પરંતુ એ અહીંયાથી સીટ ઉપર જાય આપણે વ્યવહારમાં એકલા પડ્યા હોઈએ ત્યારે કેવી પ્યાસ લાગવી જોઈએ ત્યારે પ્યાસ લાગે છે કે પાણીની જ કાલી તરફ લાગે છે શું કે છે આ દિલીપભાઈ દિલીપભાઈ લખેલું છે ને સ્વપ્મે રહેને પ્યાસ લગેગી તો કે આપણને એ વખત એવું થાય છે કે આપણે આપણા સ્વરૂપમાં રહીએ એ પ્યાસ આપણને લાગે છે તો કે દાદા કે જો તમને એ પ્યાસ લાગતી હોય તો અમે તમારી નિકટ જ છે એમ કહેવાય અને જો એ જ્ઞાન લાગતી હોય ભલે દાદા પાસે બેઠા હોય તો આપણે એમનાથી દૂર છે તો કહે કે એક સમય આપણને જે મળી રહ્યો છે અત્યારે તો કહે છે કે આજ્ઞા ધર્મના વપરાશ દ્વારા જેટલો જેટલો જતો જાય એટલી એટલી આપણે શુદ્ધાત્મા પદમાં રહેવું છે એવું નક્કી થતું જાય અને નક્કી થતું જાય એટલું રહેવાતું જાય તો કે છે જે અનંત ઉતાની જે પ્યાસ છે કે મારે મારા સ્વરૂપનું ભાન પ્રાપ્ત કરવું છે એ ભાન પ્રાપ્ત કરી અને એમાં સ્થિર થઈ અને મારે મુક્ત દશાને પામવું છે તો કે કેવી રીતે પામાય તો કે તે નિરંતર એને પ્યાસ લાગવી જોઈએ એને તરસ લાગવી જોઈએ તો તરસ લાગે એટલે શું કે જ્યાં જ્યાં જ્યાં જ્યાં બેઠો હોય ત્યાં ત્યાં ઉપયોગ વગરનું એનું જીવન ના હોય એ પ્યાસ કહેવાય શું કહેવાય જ્યાં જ્યાં બેઠા હોય આમ દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં શુદ્ધાત્માના દર્શન થવા જોઈએ જહા નજરા એ વહા શુદ્ધાત્મા દેખેંગે તો કે આવું બધું આપણે થાય છે કે નથી થતું એ જોવાનું દાદાની પાસે આપણે બેઠા હોઈએ ને કોઈ આવીને પાછળથી આવીને બેસી જાય ને તો આપણને થશે તે વખત આપણે શુદ્ધાત્મા જે પેલી વ્યક્તિને જોઈ શું જોઈએ જો ને કે કહી બેઠા છે બે કલાક પહેલાં આવીને બે જાય છે શું કહે ત્યારે દાદા કે છે કે આપણે શુદ્ધાત્મા રહેવું જોઈએ આપણી અંદર પણ આપણને શુદ્ધાત્મા એ વખતે રહેતું ભલે ખસી ગયું છતાં પણ પછી તો આપણે એ રૂપમાં આવી જવું જોઈએ ને આપણે પાછળથી કે ચલો ભાઈ આપણે આ ના જોયું તો હવે અમને જોઈ તો લઈએ પણ રિપેરિંગ એ નથી થતું આપણાથી રિપેરિંગ થઈ જાય તો એ બહુ સારું કહેવાય એટલે કે આવી રીતે શુદ્ધાત્મામાં રહેવાની જેટલી જેટલી પ્યાસ વધતી જાય એમ એમ દાદા ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર ઉતારી જાય કે છે એટલે દાદા ભગવાન ઘણી વખત અમને લોકોને કહેતા હતા કે તમે અમારી ભલે સેવા કરતા હોવ પરંતુ એના ઉપર જ્ઞાની પુરુષ ઉપર રાજી રહેશે કે છે દાદા ભગવાનને રાજી કરવા માટે તો એમણે જે વસ્તુ આપી છે એમાં જો તમે રહેશો તો દાદા ભગવાન ખુશ રહેશે કે છે તો કે દાદા ભગવાનને રાજી કરવા માટે માત્ર એક જ ચાવી છે આપણી પાસે કે એમની આજ્ઞા ધર્મમાં રહેવું ને આજ્ઞા ધર્મ એમણે એટલા માટે આપ્યો છે કે તમારી જે અત્યારે પ્રતીતિ છે એનાથી અનુભવ દશરા સુધીને તમે પહોંચો એટલા માટે તમને આજ્ઞા આપેલી છે કે છે તો કે જેમ જેમ આજ્ઞા ધર્મમાં રહેતા જઈએ એમ એમ પોતાના સ્વરૂપની રમણતા શરૂ થતી જાય ને જેટલી જેટલી સ્વરૂપની રમણતા થતી જાય એટલી એટલી બહારની રમણતા પર રમણતા બંધ થતી જાય પર રમણતા એટલે શું તો કે આવે એટલે બીજી દરેક વ્યક્તિઓને આપણે જોયા કરીશું અણે શું ડ્રેસ પહેર્યો છે અને શું કર્યું છે આમ શું કર્યું છે બ એ રીતે આપણી દ્રષ્ટિ હોય છે પણ જે શુદ્ધાત્મા દૃષ્ટિ દાદા કે ભલે રિલેટિવ જોવાનું કઈ વાંધો મેં પહેલી આજના તો રિલેટિવ જ આપેલી છે ને પણ જોડે જોડે રિયલ પણ જોવાનું કે નહીં જોવાનું એટલે કે પેલી આજ્ઞા તો પડી જ જાય છે આપણે બધાથી પણ બીજી આજ્ઞા નથી પડાતી એટલે કે બીજી આજ્ઞામાં રહેવા માટેનો આપણે પુરુષાર્થ કરવાનો શું કરવાનો છે કે કઈ સુધીનો પુરુષાર્થ કે જ્યાં સુધી આપણી જ્યાં જ્યાં નજર પડે ત્યાં શુદ્ધાત્માના દર્શન ન થાય ત્યાં સુધી એના માટે આપણે પુરુષાર્થ સતત આપણો થયા કરવો જોઈએ તો કે છે કે રિયલ દેખાય છે પ્રમાણ શું તો પહેલી સામેવાળી વ્યક્તિ ગમે તે કરતી હોય છતાં પણ એનો એનો દોષ ન દેખાય ત્યારે સમજવાનું કે રિયલ દ્રષ્ટિ આપણી અંદર સતત કામ કરી રહી છે એટલે કે રિયલ દ્રષ્ટિ દાદાએ આપી છે એ જબરજસ્ત આપણા પુરુષાર્થ માટેની છે અને આપણા સ્વરૂપમાં સ્થિર થવા માટે છે અને આ જગતમાંથી મુક્ત થવા માટે અને મુક્તતાનો અનુભવ આ શરીર સાથે કરવા માટેની એ દ્રષ્ટિ આપેલી છે કે તમે શરીર સાથે હો છતાં પણ તમે મુક્તતાનો અનુભવ કરી શકો એમના જેવો તમે અનુભવ કરી શકો એવી એમણે દ્રષ્ટિ આપણને આપેલી છે એટલે સરસ કહ્યું છે દિલીપભાઈ અહીંયા આપણા છે યુસ્ટનના છે ને યુસ્ટનના મહાત્માએ લખેલું છે આપણે દિલીપભાઈ જીજ્ઞાસી સ્વપદ મેને પ્યાસ લગેગી સ્વયં કી ભજના મે ડૂબ જાએંગે ડૂબે વો ભીતર ઉજાલા પાંગે જય સચિદાનંદન જય સચિદાન જય સચિદાનંદ વંદન જય સચિદાન મેં દાદા કા વારસ હું રાહી કેવલ હું બોલો પ્યાર દાદા ભગવા અમલ વરદે વરદાન વરદે વરદા તો કે જેટલા જેટલા પોતાના સ્વરૂપની અંદર આપણે રહેતા જઈએ એટલે કે એની અંદર ડૂબતા જઈએ એમ એમ હજુ જે આપણી અંદર અંધકાર કામ કરી રહ્યું છે અંધકાર કામ કરી રહ્યું છે એટલે શું તો કે જે દ્રષ્ટિ આપણી અત્યારે ઉપયોગ થવી જોઈએ એ દ્રષ્ટિ ઉપયોગ ન થતાં બીજી દ્રષ્ટિ જે ઉપયોગ થાય છે એને ભગવાને અંધકાર કયો કહે છે તો કે એ અંધકાર આખો મટતો જાય અને આખો અંદર પ્રકાશ ખુલ્લો થતો જાય અને પ્રકાશ ખુલ્લો થાય એટલે એનો લાભ શું મળે તો કે પ્રકાશ ખુલ્લો થયાનો સૌથી પ્રથમ મોટામાં મોટો લાભ પોતાનું સુખ ઉભરાયા કરે એ પ્રકાશ ખુલ્લો થયો છે એવું કહેવાય કહે છે અને પ્રકાશ ખુલ્લો થયો એટલે પછી તમને પોતાની નાનામાં નાની ભૂલો આખી દે દેખાયા કરે એટલે કે જેમ બને તેમ આપણા પોતાના સ્વરૂપની અંદર સ્થિત થવાય અંદરની પોતાની ભૂલો અંદર દેખાતી જાય અને પોતાની અંદર જ જોવાનું અંદર થતું જાય એ પ્રમાણે આપણું નિરંતર આપણો એવો પુરુષાર્થ હોવો જોઈએ એના માટે બધા સપોર્ટિંગ છે બધા સામાયિક કરાવવાના પ્રતિક્રમણ કરવાનું વિધિઓ એ બધું સાના માટે છે તો કે આપણો પ્રકાશ પોતાનો જેમ છે તેમ એ ખુલ્લો થતો જાય એના માટે છે એટલે કે છે કે જેમ જેમ આપણા કર્મોના આવરણ છે એને ભગવાન અંધારું કહ્યું છે અને કર્મોના આવરણ જેમ જેમ ખસતા જાય એમ એમ પોતાનો પ્રકાશ અનુભવ સ્વરૂપે ખુલ્લો થતો જાય આપણને દાદાએ પ્રતિથી સ્વરૂપે તો પ્રકાશ ખુલ્લો કરી આપ્યો છે પરંતુ હવે અનુભવ સ્વરૂપે આપણે પ્રકાશ ખુલ્લો કરવો એ આપણો પુરુષાર્થ છે અને તો દાદા ભગવાન નો રાજીપો આપણા ઉપર નિરંતર અને કૃપા એમની ઉતર્યા કરે કે છે મહેન્દ્રભાઈ ક્યા પ્રદીપ જી ક્યા ફરમાઈ દીપક જી દો ચાર દિવ સત્સંગ ક્યા આપને ક્યા ક્યા લાગા આપકો આપને સુના સબ જોરશે ja, બોલએ બરાબર ચાલુ છે જ્ઞાન વિધિ મેન્ટ કો ઉપલબ્ધ ક્યાં જો સિત્તર પરસેન્ટ તક ચાલ ગયા તો ક્ષેત્ર મેસન્ટ સિત્તર પરસેન્ટ થોડા સમજાયે નહી પરસે બોલા થો જો બોલા થાય તો ઠીક હે સિત્તર પરસેન્ટ મતલબ આનંદ ને લે વોગ્યતા યત હોય ના નહીં જી કસા હૈ આપડ પરસન્ટ આંગનામાં રહેના લીન આપ સકોગે જૈસે જૈસે આપી સમજ બઢતી જાયગી ઉી તરફ આગના પરફેક્ટ હોયગા તો જીતની સમજ હૈ તક આપ સકગેના તો સેવનટી પરસિંહ ક્યાં હોવિ પરસન્ટ આપી સમજ હો ગઈ ફર આગે મિલ જાય કે નહીં સમજમાં આયા આપી સમજ હિ નહીં આપ બિલકુલ નહી નહી સકોગે જો સેવન્ટી પરસન્ટ બોલા તો સેવન્ટી પરસન્ટ તો સમજ પક્કી હોય કે નહીં નહીં ઉપયોગ કતના રહેગા જૈસી સમજ હે ઉત્તરા ઉપયોગ રહેગા ને આપ ઉપયોગ કી બા કરતો આગના જો તો જૈસી જૈસી સમજ હૈના રહેગા ન આપમાં આગો તો જૈસી જૈસી આપી સમજ બળતી જાય તો આગે બઢતે જાઓગે કે નહીં તો જો સેવન્ટી પરસે આપ મહાવદ્ય ક્ષેત્ર કે લાયક હોગે કે નહીં वहाँ एडमिशन मिल जाएगा कि नहीं तो जो कल आ, रिजर्वेशन की जो बात कर रहे थे वह यही है ना क्या कल किसी ने पूछा था यह, कि आ? आ, आपको पता है क्या तो जो कह रहे है, वह यही ना कि यहां से महाविदेश क्षेत्र में जाने का योग बने हमारी योग्यता बने ठीक रिजर्वेशन तो एक नान मिलने से पक्का हो जाता है રિઝર્વેશન કોઈ ગયા ફર ગાડી મેં બેઠને કા નહી બેઠને કાં બિલકુલ સહી તમ લેકિ ગાડી બેઠના હો તો આપી કરે કા ગાડી મેઠેગે નહીં તો સત્ય ગાડી મતલબ ક્યા જો જ્ઞાની પુરુષને જો આગના દી તો આગના મે ગાડી મેં બેઠ ગયે મેડી પહો આપની सभी में तो हमें हमारी जो भ्रांति है कि मैं कर रहा हूँ उसमें से मुक्त होने का है मैं आपको पूछू भी ये जन्म लेना पड़ता है कि हो जाता है जन्म लेना पड़ता है कि हो जाता है મતલબ જ્ઞાન તો એમ જન્મ હોય તુમ્હારા જન્મ કર્મ કી મેના પડતા મેં એપ હોતા આપણીને બતા હૈ જૈમ હોત બંધ બરાબર મૃત્યુ લી પડતી હૈતી હે વો જૈસા બંધ હૈસા બંધ હૈતા સમય આયા તો ફર મૃત્યુ ઓર જન્મ તો દોનો કે બીચ કી અવસ્થા હૈ હોતી હૈ કરતા સત્તા મેં કુછ હૈ હા જો ઉદય આપતા હ મેં આપણ સે બતા મેં આપાય બની આતી હૈ चाय बनानी आती है आपको हाँ तो, तो आपको आती है कि नहीं आती है समझो भाई चाय बनानी आती है मान लो अभी तो मैं किसी को भी बोलूँगा कि भाई इधर चाय बना दो बना सकेगा इधर है नहीं इधर बन सके क्योंकि जो तुम्हारी सत्ता में तो कहीं भी बन सकती है लेकिन जो संजोक से बनती है नी चाय चाहिए पानी चाहिए दूध चाहिए चाय पत्ती चाहिए શુગર ચીએ સબ ચે કે નહીં તો એ ચાય બન બના બના ક્યા બોલતા કે મેં ચાય બનાઈ ક્યા બોલતે ચાય બનાેને બનાઈ કે સબ સંજોગ એકઠે હુ તો ચાય બન ગઈ હા હા તો બન ગઈ ને લેકિન ક્યા બોલતા કે મેં બનાઈ સમજા સમજમાં આયા ફર બિડ જતી તો ક્યા બોલતે બિગડ ગઈ એસા બોલતા ને તો મેં ચાય બનાઈ તો મેં બિગાડી એસા બોલના ચીએ ના હા એસા બોલના ચીએ લેકિન બોલતે ક્યાં કે બિગડ ગઈ તો બિગાડને વહે નહીં બનાવે હૈ સંજોગ બિગડ જતી સંજોગ સે બન જતી તો મેં એક એગ્ઝામ્પલ દીયા અભી મેં મુજે બતાવ તુમરી પૂરી લાઇફ કા એક વ્યવહાર એસા બતાવ કે બિના સંજોગ એ હોકતા पूरी लाइफ का एक भी व्यवहार मुझे बताओ तो बिना संजोग आप कर सकते हो पूरी लाइफ का एक भी व्यवहार बताओ मुझे हाँ नहीं हो सकता है ना तो उसका मतलब क्या हुआ कि संजोग से बन जाता है आपकी सत्ता में कुछ है नहीं लेकिन आप क्या मानते कि मैं करता हूँ મે પડતા હું મેં ઉપવાસ કરતા હું મેં અઠાઈ કરતા હું મેં આમેલ કરતા હું ક્યાં બોલતે સંજોગો કે આપ કરતે હે જો આપને કહા કે સંયોગતા પુરુષાર્થ પુરુષાર્થ तो पुरुषार्थ कहा प्रारभ से हो रहा है नी तो प्रार्थ को पुरुषार्थ बोला जाता है नहीं वो प्रारब्ध कहेंगे हाँ तो पुरुषार्थ कहा आप बताओ मुझे जो प्रार्भ से तुमने किया जी ये अट्ठाई की उपवास किया अम्बेल किया सामयिक किया जो भी किया है प्रार्भ से तो उसमें પુરુષાર્થ કાપ મે સ્વરૂપ કે બોધ મે આપને ભી ફરમાયા તો હમ हमारा लक्ष्य तो पुरुषार्थ कहा आ, केवल हम जो है उसी में न संयोग तो बहार है कि संयोग आत्मा में भी होता है ए जो मानता ना आप मानते हैं जो है नहीं सही में जो हो रहा है जी। उसको आप मानते हैं कि मैं करता हूं तो उसके हिसाब से क्या होगा कि संसार बनेगा आपको मुक्ति चाहिए कि संसार में भटकना है संसार में फिर जहा है तो वो तो पूरा मैं उससे जुड़ रहा हूँ तो संसार है संसार ही है न तो, तो कौन सा पुरुषार्थ रहा पुरुषार्थ किसके लिए कर रहे हो आप मुक्ति के लिए कर रहे हो कि संसार के, के लिए कर रहे हो ठीक बात जहाँ हमारा पुरुषार्थ होगा तद्वत हम बने नहीं तो पुरुषार्थ कैसा होना चाहिए कि जो पुरुषार्थ हमको मुक्ति दिलावे उसको वो सही पुरुषार्थ है ना जी बाकी तो चलता ही रहता है उसमें पुरुषार्थ करने की भी कहाँ जरूरत है समझ में आता है दीपक जी आपको हाँ बिल्कुल बिल्कुल आ रहा है आ रहा है तो जहां तक करता पर है हमारी भ्रांति है कि मैं करता हूं जो हो रहा है उसको हम बोलते हैं कि मैं करता हूँ જો આપતા મે આપતા મેતા હું આપી સત્તા બોલ મેતા શ્રી હે મે નિ હા લા કરતા કબ ભોગા કે મેને તોભવ નહી હૈાની હેનુ ક્યા નહી મેં કૌન હું સહી મે પહેચાઇ નહી બિલકુલ તો આપે નહી કર तो ज्ञानी पुरुष क्या करते हैं जो अपना जो कर्तापन है न उसमें से मुक्त करवाते हैं तो खुद की पहचान करवा के तुम्हारा कर्तापन है उसमें से आपको मुक्त करवाता है फिर जो हो रहा है वहां सब पुरुषा वो पुरुषा स्टार्ट होता है जो पुरुषा से आपको मुक्ति मिलेगी અભી આપ પુરુષાર્થ માન રહે સંસાર મિલેગા મુક્તિ નહીં મિલે હૈ જો કરને કા આપ ઉપવાસ કરતા અઠાઈ કરતા આમેલ કરતા જો ભી કરના વ્યવહાર વહી રહેગા લેકિન તુમરી દ્રષ્ટિ બદલ જાયગી ભાઈ કરવાવાલા કૌન મેં કૌન હું ડિફરન્સ હો તો ભાઈ સહી પુરુષાર્થ જો કુ બહાર હો હૈ સારા સંયોગ સબંધ હોતે મે બસ યે જબ જ્ઞાની દ્રષ્ટિ મત કાબોધા કે મેં કન હું ઓર કેસે હો પ્રત્યક્ષ અનુભવ હોના સહ કું જાન લીધા બોલાયા મેં કું નહી જાણ બોલાય બિલકુલ સત્ય દુનિયા કા જ્ઞાન કોઈ જ્ઞાન નહીં બોલાય ભગવાનને ઠીક બાત સમજમાં સહી મેં કોણ હું પહેચાન હોય ઊનક બોલાય સમજ ના બોલો બીજા કોઈને કઈ પૂછવું હોય તો જરા વાત કરો તું સંધ્યાબેન બોલો કંઈક આપો માહિક હસીમ જય જયકાર ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનનાસીમ જય જયકાર good one કાંતિભાઈ બેઠા કે તમે એનો વાંધો નથી સાથે નીકળવાના આજે તમે કાલે ગાડી છે તેમાં ટ્રેનમાં ને આ બધા જવાના તેની સાથે બરાબર બરાબર સમજાય મુંબઈથી સારી સંખ્યા આવી છે ને બધા સાંજ કેટલા છીએ મુંબઈથી આપણે હા અચ્છા હં હં મોકલો કાંતિભાઈ આપ ઠીક હે ચડકે આ પદ હે કવિરાજ કા બારા પદ હૈ એમના એટલું બધા ખુશ થઈ જાય છે નીચે બેઠા ગે નીચે બેઠ ચાલશે ફાવશે ફાવશે ખરું ને તમને બહત અચ્છા પદ હે આમાં રાધેશમ ભાઈ કવિરા નહી એવું નહી ચોપડી નથી આપણા નિશ્ચિત પાસે છે નિશ્ચિત એ તો સાથે જ રાખે છે આંખો બંધ કરીને બતાવું ને આખો બંધ કરી વચન શ્રવા લોકિ નીારી વચન શ્રવાણી અલોકી અકલ્પીવૃષ્ટિ હૃદય પિયાલી અકલ્પીવૃષ્ટિ હૃદય પિયાલી મહત્વસિત નિષ્ઠ માહાત્મયારી સિદ્ધ નિષ્ઠ માહાત્મા યારી નજર નુરાહાલકારી નજ નુરાહાલકારી વચન શ્રવાણી અલ કિનારી વચન શ્રવાણી અલો ક્ષ્ન પંચરંગ સ્વસ્નાંતરંગ છજ્ન પંચરંગ સ્વન અંતરંગ જો કરતી નિ જુદાન અકરમ છે પ્રીત યત અપ્રાપ્ત પ્રાપ્તિ શુદ્ધાત્મસંકલ અપ્રાત પ્રાપ્તિ શુદ્ધાત્માયી સંગરંક અમોક્ષદાન સિદ્ધાર્થ કંડરક અમોક્ષદાન સિદ્ધાર્થ કંડરક ન જલ નુરા નિહાલી નજ નુરાહાલકારી વચન શ્રવાણી અલોકિનારી વચન શ્રવાણી અલોકીનારી પ્રાપ્ત વ્યક્તા સ્વગુણ નિરાકાર પ્રયવ્યક્તા સ્વગુણ નિરાકાર અન્ભુત ગમ્યા મહાર સુખદ પૂર ગલ નો સુખદ નથી ગુણ રૂપી પૂર ગલ નો સ્વભાવ એ સુખ ગુણ છે સ્વાત સ્વભાવે સુખ ગુણ છે સ્વાત માં જો નજર નું રાણી નિહાલી નજર નું રાણી નિહાલી વચન શ્રવાણી અલકિનિ વચન શ્રવાણી અલોકિન શરીર આખો પૂજગલ સંચાલિત શરીરખો પુજગલ સંચાલિત નિચેત ચેતન અહમિશ્રી નિશ્ચેત ચેતન અહમિશ્રિત જગત સંયોગો પાપો પુણ્યા દિન જગત સંયોગો પાપો પુણ્યાધિન માનવ નિકાયા પરધીન માનવ નિકાયા પર ને પરાધીન નજર નુરાહાલકારી નજર નુરા વચન શ્રવાણી અલકિ યારી વચન શ્રવાણી અલિ દિલો દિમા દિલો દિમાગે તે મૂર્તિ અંકિત દિલો દિમાગે તે अवद्य संकित अखंड स्मरण अबाद्य संकित परमात्म बुद्ध જ્ઞાની પુરુષ પલ પરમા મુક્તિ જ્ઞાન પુરુષ પલ અપાવે મુક્તિ પરમાર્થે પલ અપાવે મુક્તિ પરમા્ પલ દિલો દિમા તે મૂર્તિ અંકિત દિલો દિમા તે અખંડ સ્મરણે અભાધ્ય સંકિત અખંડ સ્મરણે અભાદ્ય સંકિત પરમાત્મ બુદ્ધ જ્ઞાની પુરુષ પદ પરમાત્મા મુક્તિ જ્ઞાન પુરુષ પદ અપાવે મુક્તિ પરમાર્થ પલ અપાવે મુક્તિ પરમાર્થ પલ નજર નુરા કવિ આ કયા રાજેશમ ભાઈ આ કયા ટ્યુનમાં કહ્યું છે આ સુધી આપને ખ્યાલ હશે એવું નથી લાગતું નહી એ ટાઈપનું નથી છે એ તો છે કવિરાત એમ જ હોય એ તો શુક્લ ધ્યાનમાં દાદા એ કહેલું છે અને કયા પ્રસંગે થયો એ તો મુંબઈમાં કવિરાજે જ્યારે કર્યું હશે ત્યારે કર્યું હશે અચ્છા પણ શુક્લ ધ્યાનની અવસ્થામાં દાદા ભગવાને કર્યું એટલે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની સ્વરૂપની જ્ઞાની પુરુષની જે પોતાની એમનું જો આંતરિક અસ્તિત્વ છે બાહ્યાભ્યંતર અસ્તિત્વ છે એ તરફનો આમાં નિર્દેશ છે આબુ માં ભેગા થયેલા માઉન્ટ આબુમાં ઓગણીસો એસી શ્યામ શર્મા સાહેબ સંગના ના બીજા વડીલો રમેશભાઈ બધા ઓગણીસો દાદા પછી એમ કહો છો ના હાજરીમાં એસી છું એટલે એ વખતે આ સંઘ તરફ થી અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન એમને આપીએ આપણે અક્રમ વિજ્ઞાન અહીંયા શું હતું ભાવ થયો હા રસિક જય સચિદાનંદ સરસ ભાઈ હતા તે વખતે સેવન્ટી નાઈનમાં અહીંયા દાદા અઠવાડિયા માટે આવેલા અને ખેસી ભાઈ હતા ત્યાં વાત ને રાધેશ્યામભાઈ બધા અને આપતો પુત્રો અઠવાડિયું રહ એક એક જય સચિદાનંદ આખો બિહારીલાલે આનંદજીએ આપણને જે વાત કરી કે અક્રમ વિજ્ઞાન ગુજરાતી સામાયિક માસિક તરીકે મંથલી તરીકે અહીં દાદાએ કેવી રીતે આ આખો એક પ્રકલ્પ એમના વરદાનથી એમના આશીર્વાદથી કેવી રીતે સંપ્રાપ્ત થયું એ બધો જ આખો ચિતાર એની એનો પ્રારંભ એવો થાય છે કે હું ધર્મ સંદેશની અંદર સંદેશના ધર્મ સંદેશના તંત્રી તરીકે કામ કરતો હતો ત્યાં હિરાણી સાહેબ ત્યાં મને મળતા હતા અને પ્રથમવાર જ એમની ઈચ્છા હતી એ પહેલાં તો બોધિમી બોધિમાં રણછોડભાઈ સાહેબે એમના બોધિ માસિકમાં મારો એમની સાથે પ્રથમ સંપર્ક હતો એમાં બોધિમાં મારા લેખ આવતા હતા અને રણછોડભાઈ એ મને અંક મોકલતા હતા એમાં પ્રથમવાર દાદા ભગવાનનો કોટ ટોપી બૂટવાળો બોધિના પ્રથમ પૃષ્ઠ ઉપર એક તસવીર આવી એ વખતે મને એમ થયું કે આ કોટ ટોપી બૂટવાળા આ કોણ પુરુષ છે કોણ છે અને એમાં જે સત્સંગ વાંચ્યો એ પહેલાં મેં શ્રી રમણ મહર્ષિને વાંચેલા એ પછી ઓશો સંપર્કમાં આવ્યો પણ આ જોતાં જ મેં દાદા ભગવાનનું સંપૂજ્ય દાદા ભગવાનનું જે ત્યાં સત્સંગ વાંચ્યો બોધીમાં તો એમાં એમ લાગ્યું કે રમણ મહર્ષિ આપણે વાંચીએ છીએ કૃષ્ણમૂર્તિ વાંચીએ છીએ ઓશો રત્નીજી બીજા કોઈને પણ વાંચીએ છીએ પણ એમાં આ એક નવો જ ઉઘાડ છે અને હું એમાંય હું કોણ છું એ રમણમર્ષી કહે છે પણ દાદાનું પોતાની જે પોતાનું અભિગમ છે પોતાનો એપ્રોચ છે એ પોતાનું તદ્દન ઓરિજિનલ મૌલિક છે પણ એ પછી એ ચાલતું હતું અને આ સાહેબ કુમુદબેન એ ત્યાં આગળ આવેલા સંદેશમાં અને મન કે આપણે એક આમાં જાહેર ખબર આપીએ છીએ હિરાણી સાહેબ અમદાવાદમાં એટલે કે ગુજરાતમાં પ્રથમ દાદા ભગવાને જ્યાં પોતાનું ચરણ મૂક્યું એ તો સાબરમતીની અંદર એક જૈન ઉપાશ્રયની અંદર હિરાણી સાહેબે વ્યવસ્થા કરી રહી અને ત્યાં પ્રથમવાર અમદાવાદમાં નહીં સાબર સાબરમતીમાં જ્યાં હિરાણી સાહેબ રહેતા હતા ત્યાં આગળ એમનો પ્રસંગ પ્રસંગ થયો હતો હવે અહીં આગળ સંદેશમાં એ માત્ર જાહેર ખબર આપવા આવ્યા હતા કે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન અમુક જગ્યાએ પ્રવચન કરવા સત્સંગ કરવા આવશે અને એ શાહપુર દરવાજા બહાર એક મ્યુનિસિપલ સેન્ટરનું એક મોટું ત્યાં આગળ પેલી વાડી હોય છે મ્યુનિસિપલ સેન્ટરની ત્યાં આગળ એ આપણે જાહેર ખબર આપી એટલે સંદેશમાં ને સેવકમાંની એવી જાહેર ખબર ત્યાં આપી અને શાહપુર દરવાજા બહાર જે મ્યુનિસિપલ હોલ હતો એમાં અમે બધા ત્યાં આગળ ગયા લગભગ સાહેબ પચીસ ત્રીસ માણસ માળ ત્યાં આગળ એ પ્રથમવાર ત્યાં આગળ દાદા અમે બધા ત્યાં આગળ ખીંચી બી હતા દિલ્હી દરવાજા દિલ્હી દરવાજા શાહપુર દરવાજા શાહપુર દરવાજા અને એ પ્રસંગ પછી ધર્મ સંદેશની અંદર ખેચસીબેનની ઈચ્છા હતી કે હું એમાં સંપાદક હતો કે આપણે દાદા ભગવાનનું આટલું જ માણસ જૂતો એનો બહુ લાભ લઈ શક્યું નથી માટે આપણે એમ કરીએ ધર્મ સંદેશનો અમે વિશેષાંક કરો એટલે મારી સાથે નીરુબેન હતા અને નીરુબેનને અમે કવિરાજ સાથે સંપર્ક કરી અને એક વિશેષાંક મોટો કાઢેલો અને ધર્મ સંદેશનો વિશેષાંક કાઢ્યો ત્યારે દાદાએ મને આશીર્વાદ આપેલા અક્રમ વિજ્ઞાન પહેલાં તો ધર્મ સંદેશમાં જ દાદાનો ત્યાં આગળ દાદાની ઝલક મળેલી જય સચ્ચિદાનંદ તમે બધા બોલો જય સચ્ચિદાનંદ કારણ કે પ્રથમ જય જયકાર ધર્મ સંદેશ એટલે ધર્મની ધ્વજા લહેરાવવા માટે દાદાની ત્યાં આગળ પ્રથમ અભિયાન આ આકલનની પ્રવૃત્તિ હતી એ વખતે ત્યાં આગળ એ છપાયો અને ખૂબ સરસ રીતે ખેસીભાઈને બધાએ ત્યાં આગળ એનું વિતરણ કર્યું ને બધું કર્યું એ વસ્તુ એનું બીજરૂપ હતું ત્યાં એમાં એક સીડલિંગ જે બીજ કહેવાય એ ત્યાંથી શરૂ થયું પછી એમાં કવિરાજમા લેખ હતા ચંદ્રકાંતભાઈના ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈના હતા એ બધા લેખોનું એક સંકલન કરેલું અને એ વખતે આ વિચાર ચાલતો હતો કે આપણે કંઈક કરવું જોઈએ એટલે પછી ખેચસીભાઈ જ મારી સ્મૃતિ બહુ સારી નથી પણ હમણે જે હોલ કયો એ હોલની અંદર જ અમે અમદાવાદથી બેઠા તો આબુ આવવા માટે માઉન્ટ આબુ એ વખતે પાઠક સાહેબ મારી સાથે હતા પણ મારા ખ્યાલ પ્રમાણે રમેશ ભટ્ટ એસટી બીજેથી બહારથી આવેલા અને મારો મારો પુત્ર યજ્ઞેશ પછી બીજા આપ્તપુત્રો અને આ જે બધા આપતોપુત્રો હતા એ બધા દાદાની સાથે અમે ત્યાંથી આવ્યા હવે એક વાત એ બની કે અમે જે મોટર પ્રવાસ હતો એમાં હું દાદા સાથે વાત કરું પાઠક સાહેબ વાત કરે તો અમારા વચ્ચેનો જે સંવાદ એ નીરુબેન પાછળ એક ટેપ રેકોર્ડ તૈયાર રાખતા હતા એટલે પાછલી દાદા હવે અહીં આવ્યા પછી દાદા તમે કઈ બિહારલાલ કહ્યું જગ્યા હા ના એ જગ્યા કઈ આશા હા યુથ હોસ્ટેલમાં તો એ ત્યાં આગળ અમે ઉતર્યા સાંજનો સમય હતો મને જે યાદ છે તો દાદાએ મને ઊભો કરીને કહ્યું કે આપણે આ વિચાર કરીએ છીએ પણ આપતો પુત્રોએ સંલગ્ન થવું જોઈએ કે નહીં પરિણિત થવું જોઈએ કે નહીં અને એમણે બ્રહ્મચર્ય વ્રત લેવું જોઈએ કે તમારા શું વિચાર છે દાદાએ મારી કસોટી કરી અને અમે તો સંલગ્ન જ હતા પરણેલા જ હતા અને અમને દાદાએ એવી આજ્ઞા કરી દાદાએ શું કહ્યું દાદા એમ કહ્યું કે આપતા પુત્રોએ પરની તવસ્થામાં બ્રહ્મચર્ય ને અહીં કેવી રીતે આ મને યાદ છે ત્યાં સુધી એટલે એ વખતે તમારા તમે વાત કરો આ બધાની સાથે એટલે હું મને ઉભો કર્યો અમને અને અભિપ્રાય અને એ વખતે અક્રમ વિજ્ઞાનની વાર્તાલાપ ચાલતી હતી એટલે રમેશ ભટ્ટ થોડું બોલ્યા પાઠક સાહેબ બહુ ઓછું બોલતા અને અમે બધાએ જે અમને લાગ્યું એ બધું કહ્યું દાદા શાંત રહ્યા પછી કે એ તો આપણું આ અક્રમ વિજ્ઞાનની અંદર બધું ધીરે ધીરે પોતાની રીતે શનરી શનિર પ્રસિદ્ધ થશે અને એ વખતે એમણે અમે આ વિચાર કર્યો એ અમે જ્યાં આગળ ઉતર્યા હતા ત્યાં આગળ આ વિચાર કરો ને એનું કેમ કે મન માનસિક રીતે ઉદઘાટન થયું પછી એ વસ્તુ અમદાવાદ જઈને જ્યારે પ્રસિદ્ધ થવાની વાત આવી પ્રગટ થવાની વાત આવી ત્યારે અમારી એ ચિંતા હતી અને એ સ્વાભાવિક છે કે હજુ તો આપણે શરૂઆત કરીએ છીએ તો આની કેટલી પ્રતો છાપવી કેવી રીતે છાપવી તમે સુધી ખરા અને એ વખતે ખેતસીભાઈ જતા જે શાહ સાહેબ પણ નહોતા અને એ વખતે કોઈ જ હતું નહીં એટલે ખેતસીભાઈ બધી જવાબદારી લીધી અને અમે મળતા આપણે દલસુખભાઈ માલવણીયા પણ મારા આમંત્રણથી ત્યાં આગળ આવેલો કારણ કે એ ઇન્સ્ટિટ્યૂટમાં મારું પ્રવચન એકવાર માલ સાહેબ રાખેલું અને ત્યાં આગળ આ બધું પછી અમે દાદાને કહીએ કે દાદા આના ગ્રાહકો કેટલાને કોણ એટલે દાદાએ મને એવું કહ્યું તમે કોઈ ચિંતા ના કરતા અક્રમ વિજ્ઞાન નો ઝંડો એવો છે કે તમારો દાદાજી એ વખત ના બીજા બે ત્રણ અનુભવો છે બોલો એ વાત કરી બે વખતે એટલે બધા પ્રજાપિતા બ્રહ્મારીમાં મને યાદ આવ્યું પ્રજાપીતા બ્રહ્મારી દાદા કે આપણે સર્વ ધર્મ સંભાવનું એટલે આપતો પુત્રો અને દાદાજી સાંજે ફરવા માટે નીકળતા સંસ્થાઓની મુલાકાત પણ લેતા હતા ધાર્મિક સંસ્થાઓ એટલે અહીંયા બ્રહ્માકુમારીની મેઇન સ્થાન છે પછી બોલો ત્યાં આગળ જતી વખતે દાદાજીએ બધા આપતો પુત્રોને મહાત્માઓને કહ્યું કે આપણે નિરીક્ષણ કરવા જઈએ છીએ પરીક્ષણ કરવા નહીં મોટી વાત કરીએ આપણે અહીંયા નિરીક્ષણ કરવા જઈએ છીએ પરીક્ષણ કરવા માટે નહીં બહુ સુંદર અને પછી એ રીતે બધું જોયું મોટી દીદીએ બધાને જમવા માટે પણ બોલાયા હવે દાદાને તે વખતે અમે બધા ખુરશીમાં ઉચકીને રીતે લઈ જતા હતા હાથ પકડીને લઈ જતા હતા પછી આમ નજીક આવ્યું એટલે દાદાજીએ કહ્યું મને બધા છોડી દો નહીં તો આ લોકો એવું એમ થઈ ગયા છે કે તમે હાવ પછી વેદાંતના મોટા પ્રખર આચાર્ય ગંગેશ્વર આનંદજી પ્રજ્ઞાચક્ષુ પ્રજ્ઞાચક્ષુ હતા પ્રજ્ઞાચક્ષુ હા લગભગ સો વર્ષની ઉંમર હશે એમની પાસે ગયા દાદાજી એમને દાદાજી પણ પગે લાગ્યા અને કહ્યું કે અમને આશીર્વાદ આપો હમ સબસે હમ સબ લઘુ પુરુષ હે હમકો આપ આશીર્વાદ દોર ય બચ્ચો કોઈ આશીર્વાદ દો તાકી વો ભી આપી તર જગત કલ્યાણ કે નિમિત્ત બન સકે દાદાજી ભી વહા ઝુકે ઓર બોલે કે હમ લઘુ પુરુષ હે તો તરંતો બેઠે હોગ પથારી મેં બોલે કે જો બોલતે હૈ કે મેં લઘુ પુરુષ હું વી સર્વશ્રેષ્ઠ ગુરુ પુરુષ હોતે હૈ વી ગુત્તમ હોતે છે અને એ આખો જે લઘુ ભાવનો આખો જે પ્રસંગ જોયોજુ કરી આપડે બધા છેલ્લો દિવસ સરસ છે ભગવાન સ્વયં એ જ સમય કે માસ્ટર સેવન્ટી નાઇનમાં એ સબ અનુભવ બતાવ્યા ચાલો અક્રમ વિજ્ઞાનભાઈ સાહેબ છે ને આપણાભાઈ સાહેબ રાધેશમભાઈ સાહેબ ને બધો એટલો વિશદ અભ્યાસ છે અધ્યાત્મ અને બધી જ રીતે અને આમ તો બધા લેખક આ તે બધી જ રીતે એમનો અનુભવ કયો તો સાંભળ્યો એ તો દાદા સાહેબે કહ્યું ને બોલો પછી સનસેટ સનસેટ પોઈન્ટ જોવા જવાનું થયું બધા ત્યાં બેઠેલા અને સનસેટ થઈ રહ્યો હતો ત્યારે પૂછવામાં આવે છે એમને કે આપને આ જોઈને કશું આશ્ચર્ય નથી લાગતું એમ ત્યારે દાદાજી કે છે આ જગત માં આશ્ચર્ય આશ્ચર્ય મૂર્તિ પોતે આવું બોલે છે આ પાસે એટલે આવો એક યાદ આવ્યું દાદા એ શું કર્યું એક બાજુ મને આશીર્વાદ આપ્યા હવે મને યાદ આવ્યુંડ્યા જ્ઞાન વિધિ આ બધા માટે આવવા માંડ્યા તો દાદા મને બોલાને કહ્યું મને તો તમે કામે લગાડી દીધો જય સચિદાદ ધરે રસિક ભાઈ છે ને દાદા એટલા બધા એમને પ્રસંગો કયા છે તમારી જોડે ના દાદાના તમારી જોડે ના બધા પ્રસંગો અને બધા મહાત્મા કામમાં લાગે એવા સરસ બધા હવે ટુચકાઓ બહુ સારા છે ખરું રંજન આવશે આવશે દાદાજી પેલા યાદ આવે સારું આપણે તમને માર્બલ નું કહ્યું હતું ને તો તમને ઓર્ડર મળ્યો એવું કહ્યું હતું ને તમને ઓર્ડર આપ્યો માર્બલ નો પેલો વાતો ચાલતી હતી એક મારે ઘરે સત્સંગ હતો દાદાનો ત્યારે બધા નીચે અમારા સંગપતિ ખરા ને સંગપતિ રસિકભાઈ તે કોઈને જવાનું નથી ઉપર કહે કોઈ જવાનું નહીં વિઝિટ કરવાને જવાનું નહીં દાદાની તબિયત સારી નથી બધા નીચે પહેલાં મારે બેઠા મારા મારા હિંસકા ઉપર બધા મોટા મોટા હતા બધા એમાં પેપર આપણે નવરા પંડિત શું કરીએ પેપર વાંચતા હતા તેમાં પહેલાં પણ આ ઉપર હતું પેપરમાં લખેલું કે આ વર્ષે ભયંકર દુકાળ પડ્યો હોવાથી આપણે કરો હા એટલે એવું હતું કે ગ્વાલિયરના મહારાજાની દીકરીનું લગ્ન હતું તે વખતે એ વખતે કંકોથી પેલા હતી પહેલાં પાના ઉપર પેપરવાળાને તો કંઈક મળવું જોઈએ છાપવા માટે કે એમાં લખ્યું હતું કે આ વખતે ભયંકર દુકાળ હોવાથી લગ્ન સારાથી લેવામાં આવશે અને ત્યાં તો ગ્વાલિયરમાં બધા બધી હોટલો બુક થઈ ગયેલી બધા રંગ મકાનો રંગાઈ ગયેલા બધું કરેલું તમે પછી બધા કોઈ બધા બેઠા હતા ત્યાં મહાત્માઓ આપણા તે બધા પૂછતા કે જો આ બધું આવો આટલો બધો કરે છે અને આ લખે છે અહીંયા કે આ લગ્ન સારી રીતે કરવામાં આવશે કેવો બધું માણસો છે બધાને બનાવે એટલે પછી દાદાને હું પણ દાદા કહે છે નીચે કોણ બેઠું છે ત્યાં કે નાના છે મોટા રસિકભાઈ એટલે અમારા સંઘપતિ હતા મહેતા સાહેબ બધા બેઠા હતા આગળ હિંસકા ઉપર તે કહે છે નીચે બેઠા છે એવું એમની દીકરીને કહ્યું ત્યાં કે નાના જ રસિકભાઈને છાપુ લઈને ઉપર મોકલ કે છે છાપુ લઈને ઉપર મોકલો કે છે મને છાપુ લઈને કે છે બોલાવોસ તમને એટલે મને લાગ્યું કે આજે આપણું ઓપરેશન થઈ જવાનું પછી હું છાપુ લઈને ધીરે ધીરે ઉપર ગયો નમસ્કાર કર્યા અને પછી આવો બેસો બેઠો પછી મેં કહે લાવો છાપુ છાપુ લાવ્યું વાંચ્યું ને પછી પહેલું પાણી વાંચ્યું બધું કે આ વખતે ભયંકર દુકાળ હોવાથી લગ્ન સાથે લેવામાં આવશે તે બધાને તે દાદાએ વાંચ્યું બધું કે આ બધું આવું વંચાય આપણે ના વંચાય કે છે મેં કહું બધા નીચે બધા બેઠા છે બધા વાંચ્યું આવી રીતે તે કેવું કહે બધા લોકોને પૂરતું બનાવે છે મહારાજા સાહેબ આખું ગ્વાલિયર શેર રંગા છે કે છે અને આ કે આ શાદીથી લગ્નમાં લેવામાં આવશે તે પછી દાદાએ મને કહ્યું તમે શું સાર કાઢ્યો મેં કહ્યું આ લોકો ને બધા મોટું બનાવે છે ને જો છાપાઈ બધાને શું આવું બધું સારું સારું પછી મને કે છે મહારાજા સો ફૂટ નો માર્બલ નો ઓર્ડર આપ્યો છે શું માટે જેની સાથે લાગે વર્ક નથી ફાયદો ના એટલે તમે જેની જે માણસને લાગી નથી ઓળખતું એ સો ફૂટનો માર્બલનો ઓર્ડર આપ્યો હોય લાદીનો તમને બોલવાનો અધિકાર છે પણ એ નથી આપ્યો તો તમને બોલો છો બધું વાણી સુકા બગાડતે આપણને આપણા વ્યવહારમાં પણ એ બહુ સારું બને છે આવા તમને બહુ ટુચકા કહે છે બહુ ટુચકા મળેલો તને કાગ લખેલો એમને ઋષિબેન કપડાં દોડાય હવે ચોખ્ખા બોલ તારું આખું આવડે બોલ દાદા ચોખ્ખા કપડાં દોડાય ભલે દાદા એક વાર મારે ઘરે બેઠા હતા ઉપર બીજે મારે અને હું મારે જલ્દી જવાનું હતું ફેક્ટરીમાં તો હું જલ્દી કપડાં પહેરી અને ઉપર ગયો દાદા મને વિઝી કરી આપો દાદા મારી સાંભળ જોયા કરે બાગુ તમે શું જોવું છે જલ્દી ફેક્ટરીમાં તો કહે છે કે તમે મારા જેવું ખમીજ પહેર્યું છે શું કહે છે આ કાચ કાચ કરા ને ઉપર નીચે કરેલા બધા થઈ ગયેલા એટલે બીજો ગાજથી જ્યાં તો ગયું હતું તમે મારા જેવું ખમીજ પહેર્યું છે કે છે એટલે હું અહીંયા આવું પહેરતો તો કહેશે છે તમારી પાસે આપણું છે ને પરીક્ષા જોડે બધી વાત થઈ હતી પરીક્ષા ભાવના હતી કે અહીંયા આગળ ફેકલ્ટી આવશે અને પછી એમને પીએચડીનું ચાલુ કરીએ એમાં આના માટે પહેલો નંબર હતો નહીં લેવા માટે પીએચડી માટે આપણા પરીક્ષ સાહેબ જોડે પણ તે વખતે આપણે એફિલિયેટેડ નતા યુનિવર્સિટીને અને એટલા કારણ પછી કહ્યું પછી એમ કંઈક સમય થયો પછી એને દિલ્હી આપણે સુરતની યુનિવર્સિટી સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એ થયું ને ભાવ વ્યક્ત કર્યો એટલે પરીક્ષ જ કર્યું એટલે એમને પેલું જોઈએ ને પીએચડીમાંથી તો એને એમને લીધું કોઈ હું સ્વીકારું છું અને આને ભક્તિ ઉપર લગભગ આ તૈયાર થયું છે હવે ગયું બે વર્ષ લાગશે સાઈટેશન ને બધું બધું ઘણું એમને કર્યું એટલે ઇન ડાયરેક્ટ રિસર્ચ સેન્ટર પહેલા પીએચડી થવાના ઈનડાયરેક્ટ થશે આપણે કારણ કે આપણી અફિલિયેશન સોમનાથનું થઈ ગયું છે સાહેબ સોમનાથ યુનિવર્સિટી થઈ ગયેલું છે બરોબર છે વસંતભાઈ બીજું કોઈનું એમને બીજા બે ત્રણ એમની પાસે ક્યાં હા એ બધું ચાલે છે ચાલે છે હવે લગભગ અને ભારતીય વિદ્યાભવન માટે એમનો બહુ બહુ સુંદર પ્રયાસ મને બહુ એમનો પ્રયત્ન હતો એ ચાલો અને ભારતીય વિદ્યાભવન સાથે થાય ને તો સારા વિશ્વમાં બધા થઈને ત્રણસો ને સાહીઠ સિત્તેર એમના સેન્ટરો છે અને ફોરિનમાં તો ઘણા છે બધા બહુ સાંધું બહુ પ્લેટફોર્મ સારામાં સારું મળે એવું છે પણ થોડો સમય કોઈને મળે વડીલોમાંથી પરીક્ષા એમને એ ઉંમર થઈ ગઈ છે એમનો અનુભવ અત્યારે છે અદભુત હમ અહીં આગળ આપણું પર્યાવરણ મંદિર છે કે નહીં ત્યાં આગળ એક સ્કૂલ છે અને અત્યારે એ સ્કૂલમાં પ્રયોગ કરી રહ્યા છે અને એમનું આખું પ્રયોગ પરથી લાગ્યું કે જો છોકરાઓમાં પહોંચાડવું હોય કે જેથી ઉગતા હોય છે બધા તો કયા ત્રણ સ્ટાન્ડર્ડ કયા હતા એમને પાંચથી કહ્યું હતું પાંચ અને સરિબહેનની પણ ખૂબ વાત થઈ હતી એમની સ્કૂલ ઉપર પાંચ છ ને સાત આ ત્રણને બહુ ધ્યાન આપવાનું છે અને ત્યાંથી ઉપર જશે એની ઉપર કરશો તો એટલું થાય જેટલું અહીંયા થશે અહીંયાથી જે વિકાસ પામે છે તેનું એમને બહુ સુંદર અભ્યાસ કર્યો છે પછી અને એ પ્રયોગ કરવાના છે એમની સ્કૂલમાં સરિબેનની સ્કૂલમાં હા અને વસંતભાઈ સાહેબ જે પેલો પંકજ ગયો કે નહીં એ પંકજ એમને મરઘી ઈંડુ સેવે તૈયાર કર્યો છે મરઘી ઈંડુ સિવે એવી રીતે આવ્યો તો ત્યાર પછી તેની તબિયત ખરાબ હતી પુષ્કળ ખરાબ હતી પણ એવો સીવ્યો ઓરિ ઓરિસ્સાનો છે અને ઓરિઅન્ટ અત્યારે તો ફ્લુએન્ટ ગુજરાતી બોલે છે લો સારામાં સારું લાઇબ્રેરીયન રજિસ્ટર પણ એટલો બધો તૈયાર થયો અને આપણામાં એડમિનિસ્ટ્રેશન મેં તૈયાર કર્યો હતો આ એક વ્યક્તિ કેટલું કરે એ વસ્તુ છે પરંતુ આપણામાં બધાને સુખ બહુ પડ્યું છે ને બહાર નીકળવાનું મન નથી થતું શું સુધીરભાઈ સાહેબ બહુ અને સાચી વાત છે ખોટી નથી આ બધા સુંદર પ્રયોગો થયા છે આપણી પાસે અને આનું આ પહેલા ઇનડાયરેક્ટ પીએચડી આની આવશે ચાલો જય સચિદાનંદ દાદા ના જ્ઞાન થકી દેખાય છે ઉજા ના જ્ઞાન થકી દેખાય છે ઉજા નથી હજી સાફ થયા કાયા ના કપ દાદા ના જ્ઞાન દેખાયે છે ઉ જડા દાદા ના જ્ઞાન થકી દેખાયે છે ઉજ નથી હજી સાપ થયા કાયા ના કપ હજી સા થયા કપડા છે અને ઘાસડા કરમના ઉખલાતા નથી હજી કોયડા પઝના ઉખલાતા નથી હજી કોયડા ફસલના ઝીી ને સાફ કરો એક મે પ્રાર્થના ઝી ને સાફ કરો એક પ્રાર્થના ઝી સાફ કરો એક પ્રાર્થના ઝકીને સાફ કરો એક મે પ્રાર્થના દાજી માો બાળક છે ધૂળિયા દી માફ કરો બાળક છે ધોરિયા દી માો બાળક છે ધૂરિયા દી માફ કરો બાળક છે ધોરિયા દા ના જ્ઞાન છે ઉ ચરાડા દાદા દેખાય હજી સાપ થયા કાયા ના કપડાપ થયા કાયા ના કપડા આખું એ ગામ જમે કંકો ગાંઠના આખું ગામ જમે કંકો ગાંઠના ફરે ચૌટમાં દિયાના બાગમાં સીત ચૌટામાં દુનિયાના બાગમાં થતું નથી ભળતી બરહાડ માં ખુદી નાખો ચડ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા દાદા ના જ્ઞાન થકી દેખાય છે દેખાય છે ભાગોળે ભેસ અને છ ગોળે છસ ભાગોળે ભેસ અને છ ગોળે છસ નારાો ખ્વામાં વ્યવહારે જગ નારા ચો ખ્વામાં વ્યવહારે જાગ સ્વચ્છ રાખો અંતસ્કરણ મનવાણી વર્તના સ્વચ્છ રાખો તાલુ ગળા કોઈ ને ગમતા નથી ગંદા તાલુ ગળા દાદા ના જ્ઞાન થકી દેખાય છે ઉચા की थकी उजड़ा नथी हजी साफ थया कप કપડા જે થશે નહી આપણે ક્યાં ચોટવા મોહનદાસક્ત માં આપણે ક્યાં ચોટવા મોહન દસ ધમ ધમાવો પુરુષાર્થ એક શ્વાસ માં ધમ ધમાવો પૂરું સાર્થ એક ધમ ધમાવો પુરુષાર્થ એક એક શ્વાસ માં ધમ ધમાવો પૂરું એક એક શ્વાસ માં ના ગાઠ છૂટરાયા ના લફરા દા ના જ્ઞાન થકી દેખાય છે ઉ જરા દ થકી દેખે છે ઉ જડા હજી સાપ યાન કપડાજી સાથયા કાયાન કપડા દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક થકત થકત બોલે જીવ હવે ખપે મોક થત થકત બોલે જેવ હવે ખપે મો चक्कर चक्कर चार गति घुमिया चक्कर चक्कर चक्कर चार गति घुमिया चक्कर चक्कर चार गति घूमिया चक्कर चक्कर चक्कर चार गति घूमिया चक्कर मीठा विद्यो दादा भवना ફેર ફુદરડા મીઠા વિ દાદા દા ભવના ફેર ફુદરડા મીઠા વિ દો દાદા ભવના ફુદરડાટાવી દો દવના ફેર ફુદરડો દા જ્ઞાન થકી દેખાય છે જડા દાદા ના જ્ઞાન થકી દેખાય છે જડા મતી હજી સાફ થયા અને વેદાંત દર્શન એમાં પ્રકૃતિએ સંબંધીને બધી જ રીતે આત્માની શોધમાં જે વિષદતાએ કરીને એનો વિસ્તારથી વર્ણન થયા છે બધા પ્રકૃતિનું એટલી બધી રીતે એમને એનાલિસિસને આખું કર્યું છે પરીક્ષણને બધા રીતે એ આજે આ જૈન સમાજમાં અને મહિલ ભગવાન પ્રખર વિજ્ઞાની પણ કોઈ બહાર નહીં લાવી શક્યું એ કેટલું બધું નહીં લાવી શક્યું અને દાદા ભગવાને પણ આજે તીર્થંકરત્વ શું વિતરાગતા શું અને આ બધું જે સાદી ભાષામાં સાદો માણસ સમજી શકે એ રીતે અદ્ભુત રીતે લાવ્યા છે બન્યું નથી એ બહુ એમની ઈચ્છા ઘણી ઈચ્છા આ એ વિજ્ઞાન સ્વરૂપે એટલે કે માણસના જીવનની હકીકત સ્વરૂપે એ ગપું નથી જીવન અને કોઈ બોલેવું તો નથી હકીકત શું છે અને વિજ્ઞાન જે હકીકત છે એ વિજ્ઞાન બધાને ખુલે તે બહુ જરૂરનું છે બહુ જ છે આદિનાથ પુરુષે મહાપુરુષ આદિનાથ ઋષભદાદાઋષભદેવ દાદા માણસને પહેલા પહેલાં માણસાઈમાં મૂક્યો એને બધાને જંગલમાંથી જંગલિયાતમાંથી માણસ એટલે માનવધર્મ તો ત્યાંથી છે બધો એટલે પહેલો માણસને માણસાઈમાં લાવવાની જરૂર છે આ વિતરાગોનું વિજ્ઞાન પહેલું છે પગથિયું મોક્ષ માર્ગ માટેનું જો પહેલા પહેલું પગથિયું એને અંદરથી ભૂમિકા સ્વરૂપે હોવું માનવતા આપણે જોઈએ આપણે તો સમજણ પડે આપણને અને હું કયા પ્રકારનું એ હું ને બધી રીતે જો પ્રકાશમાં આવે ને રાધેશ્યામભાઈ બહુ મજા આનંદ આવે અને ખાસ કરીને શહેરોમાં વિકસિત બધામાં એ લોકો ભૂમિકાના આ ચાર મુખ્ય કયા છે અને જૈનના આપણા અંગોના શાસ્ત્રોમાં કહેલા છે આ શ્રદ્ધા બીજું માનવ માનવતા સહિત પણ શ્રદ્ધા શ્રદ્ધા લાક કરે તો ના આવી શકે લાક કરે અને બધા આચાર્યો સાધુ સધુઓ બધા કહે શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો રાખો તો દાદાએ કહ્યું મેં બહુ બધું જોયું અને એમને એક સંત પુરુષ મળેલા કે ના ના અમારે શ્રદ્ધા રાખું બધું થઈ જશે સારું તો કે એમને એમને સ્પષ્ટ ના કહ્યું કે મારે શ્રદ્ધા ઘણી રાખવી છે પણ સાહેબ એક એવું કંઈક સમજાવો કે મને શ્રદ્ધા બેસે આપણામાં એવું કંઈક સમજાવો થોડુંક તો કે ના ભાઈ તો શ્રદ્ધા રાખવી પડે ત્યારે દાદાજી દાદા ભગવાને અદભુત કહ્યું અને આ કોઈ પણ માણસ સમજી શકે એમ છે કે શ્રદ્ધા રાખવી જોઈએ કે શ્રદ્ધા બેસવી જોઈએ આવવી જોઈએ આપણને અને ક્યારે આવે શું મંદિરમાં જઈએ પ્રતિમાજી જોઈએ તો આવે ફોટાઓ જોઈએ તો આવે કોઈને માણસ માણસથી માણસને શ્રદ્ધા આવવાની જરૂર છે તો માણસ કેવો હોય તો કે એ જીવતી શ્રદ્ધાની મૂર્તિ હોય તો જ હવે જીવતી શ્રદ્ધાની મૂર્તિ કેમ નહીં થાય હવે આ શાસ્ત્રોમાં એવા શબ્દો બધા અઘરા ઘરા મૂકેલા છે મૂર્તિને મૂર્તને આ ને પાર્વ કરવું પરંતુ એ તો રહેવાનું જ છે ના રહે તો પછી બધું બધું વેરણ છે ને થઈ જાય દરેકને એટલે મેડિટેશન એકાગ્રતા બધું જ છે પરંતુ કોનું મેડિટેશન કરે છે કોની એકાગ્ર કરે છે કોનું ધ્યાન કરે છે આ બીજી પાયાની વાતો દાદાએ કેટલી સાદી ભાષામાં મૂકી આ બહુ સામાન્ય ભાષામાં આવી બહુ જરૂરી છે તો હાજી ના બસ સંભળાય છે બધાને કપાલ ટિકિટ હોય બહુ સુંદર વાત છે ચપાલની ટિકિટ હોય તો પહેલાં તો ગુંદર હતો પણ પછી તો ઓછો થવા ગયો પછી એને જરાક આપણે કરીને થૂકતી ચોંટાડવા જઈએ તો એ ચોંટતી નથી તો શ્રદ્ધા તો શ્રદ્ધા તો ક્યાંથી હોય એટલે પણ એ તો એક સ્થુલમાં પણ બહુ સુંદર કહી દીધી વાત ઘણી સુંદર કહી શ્રદ્ધા પુરુષ હોય તો શ્રદ્ધા એની મે આવે શ્રદ્ધા પુરુષ હોવો જોઈએ શ્રદ્ધા પુરુષ પણ આપણે એ બધાને કહીએ તો મારા પર રાગ કેમનું થઈ શકે બધું બઉ અદભુત કર્યું છે શ્રદ્ધા પેલું પગથું છે બોલ બોલ કે જીવતી મૂર્તિ સામે હોય નહીં દાદાજી ત્યાં સુધી પ્રેમનો અનુભવ થતો નથી એટલે જ્યારે મેં પહેલી વખતે કવિરાજનું પદ આ સાંભળ્યું કે વડ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા કેવડ પ્રેમની જીવ ની પુરૂષની ને સમતા ભેલા અહમ થબળી વાલતી ભગેલાહ થતી સજીવન કરતા મનથી ભાંગેલા ને સજીવ કરતા મૂર્તિ એવા દાદાજી જ્યારે આપ મળ્યા ત્યારે પ્રેમનું સાચું સ્વરૂપ દિવ્ય પ્રેમનું સાચું સ્વરૂપ સમજાય પરમાત્મા પ્રેમનું સાચું સ્વરૂપ સમજાય અને મહાત્માઓમાં આપણને બધાને એકબીજાને અરસ આ જ અનુભવ થાય છે જ્યારે સત્સંગને સત્સંગ સભા હોય છે ત્યારે બધાને આ જ અનુભવ થાય છે બધાને આમાં કોઈને હું કે નાનો મોટો કોઈને ના લાગે જોજો તમે અને દાદાએ કહ્યું છે અમે કોઈ નવો ધર્મ સ્થાપન કરવા નથી આવ્યા નવો પંથ સ્થાપન કરવા નથી આવ્યા અમે તો પડેલો હોય એને કેમ કહેલા જોતા નથી જોતો નથી છોકરો કાંઈ પડી ગયો બરાબર ચાલતો નથી એવું કંઈ કહેવાનું નથી અમારે એને ધીમે હાથ આપી ઊભો કરવા માટે આવ્યા છીએ અમે આ દાદાની વાત છે અને આજે ધર્મ ધર્મને આરાધન જોઈએ છે આપણે સામાન્ય માણસોનું શું કાંઈ ખ્યાલ લાગે આ વાત શું છે પણ એ તો વ્યવહાર ચાલ્યા જ કરવાનો વ્યવહાર કોને કહીએ આપણે એ નતો એને વ્યવહાર કહીએ કે છે એને વ્યવહાર કહીએ કે હશે એને વ્યવહાર કહીએ કેમનો આવ્યો નિશ્ચયનો હોવો જ ઘટેશ્ચય હોવો જ ઘટે પણ નિશ્ચય જયારે બોલીએ છીએ ત્યારે શાસ્ત્રની ભાષા થઈ જાય છે એટલે પછી નિશ્ચય વ્યવહાર બોલાય છે ખરું પણ શું ચાલે આખો વિતરાગ માર્ગ વ્યવહાર સાથેના નિશ્ચયનો છે પણ કોના માટે એ નિશ્ચય પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરો પુરુષાર્થ કરો ગમે તેો નિશ્ચય પ્રાપ્ત માટે એટલે ક્રમ માર્ગમાં ભાવ કર્મ એ નિશ્ચય સમજવા માટેનું એક સ્ટેપિંગ સ્ટોન છે આખો એ ભાવકર્મ કયો ભાવ શબ્દ બહુ મોટો છે ભાવના ભાવ બધું બધું બધું પણ ભાવ એક ભાવકર્મ પણ એક ક્રિયાત્મક ભાવકર્મ છે ક્રિયાત્મક પુરુષાર્થ પણ એ શરીર હતું એવું સરખું તારે થાય સાધારણ સરખું ના શું થવાનું હતું અને સાધ્ય પ્રાપ્ત કરવાનું શું થાય મન વાણીને કાયા એમાં એકત્વ ભાવ હોવો ઘટતી દેખાડવાથી ના આવે એનું સ્વાસ્થ્ય જીવન ચાલે એ પ્રમાણે પણ આ કાર્ય એવું નથી કરીએ શું આપણે અને બધાને એક જ અનુભવ હોય પણ કહી ના શકીએ કોઈને આમ તો શ્રાંત નથી થતો પણ કોને કહેવું શું કરું પૂરતા એ થઈ જાય આપણે ફજે તો થાય દાદા તો બહુ મોટો શબ્દ વાપર્યો હતો એક આગળ શબ્દ બીજો મૂકતા હતા અઠાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠાણું જયારે આ જ્ઞાનવિધિ નો પ્રોગ્રામ હતો ત્યાં આપણા શાલિભદ્ર કોમ્પ્લેક્ષ માં અને લુસીબેન આવ્યા હતા સત્સંગ તે દિવસે પહેલી સાંભળ્યો આપનો સત્સંગ તો બીજી બધી જગ્યાએ સાંભળવા જતી ત્યારે બધી કથાઓ થતી એટલે હું બરણાની પાસે બેઠી હતી કે હમણાં કથા શરૂ કરશે ને હું ધીમે રહીને છટકી જઈશ પરંતુ આપે તો કથા નહીં કરીને પછી આવીને કહ્યું કે ચાલો પ્રશ્ન પૂછો તો કંઈક વાત નીકળે તો મતો સોક્રેટ જેવી વાત કરે છે કારણ કે સોક્રેટીસ હંમેશા પ્રશ્નો પૂછાવતા હતા અને એનું સમાધાન કરતા હતા એટલે મને બહુ આનંદ થયો એટલે હું બેઠી પછી થોડી સુધી દબાઈ ચંપાઈ બેસી રહી પછી બધા પ્રશ્નો પૂછતા હતા અને આપ ઉત્તરો આપતા હતા મારાથી બહુ લાંબો સમય સુધી રહેવાયું ને એટલે મારાથી એકદમ ઊભા થઈને પૂછી જવાયું કે દાદાજી મારે એક પ્રશ્ન પૂછવો છે આપને એટલે પછી દાદાજી કંઈ આગળ આવો કહે છે પછી આપે નામ પૂછવું ને આ તેને બધું મારું બેકગ્રાઉન્ડ જાણી લીધું કે ક્રિશ્ચન છું શિક્ષિકા છું ને એવું પછી મને કહે બોલો શું પ્રશ્ન છે તો તેઓ ખતમ વિપસ્યના કરતી ગોયંકાજીની તો મેં રાગ દ્વેષમાં મુક્ત થવાને માટે આંખો બંધ કરીને કલાકોના કલાકો બેસી રહેતા હતા એટલે દાદાજી હું વિપસ્યાના કરું છું ને એમાં આંખો બંધ કરીને એક કલાક સુધી બેસું છું ત્યારે મને સરસ એસીમાં બેઠા એવું ઠંડક લાગે છે પણ જેવું એમાંથી હું બહાર નીકળી જાઉં છું કે વળી પાછું બોલા ઉનાળાની ધક ગરમીમાં જતો હોય ને એવી ગરમી તો મને રાગ દ્વેષમાં મુક્ત કરી શકો છો આ પ્રશ્ન મેં દાદાજીને પૂછેલો પછી એની ઉપર દાદાજી એટલો અદભુત સત્સંગ કરે પણ એમાં કંઈ સમજ પડી નહીં મને ત્યારે કારણ મને કંઈ ખબર જ નહોતી કે રિલેવટ શું ને રિલેવટ જ ખબર નહોતી એટલે બધું માથા ઉપરથી જતું હતું તો મને દાદાજી મને તો કાંઈ સમજ પડી નહીં બધું મારા માથા ઉપરથી બધું જતું રહ્યું તાકી અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ શનિવારના દિવસે બપોરે એક વાગે આવી જજો તમે આપણે જ્ઞાનવિધિનો પ્રોગ્રામ છે એમાં અમે તમને આ બધું એ કરી આપીશું ત્યારે તમને આમાં સમજ પડશે મને દાદાજી ઇમ્પોસિબલ તે દિવસ એવા એવું છે જ નહીં તો કે છે કેમ તમારે તે દિવસે અઠાવીસ દિવસ તેર દિવસ તેર મહિનાને માટે વાજપેયી વડાપ્રધાન બન્યા હતા અને ત્યારે મને પ્રિસાઇડિંગ ઓફિસ તરીકે ડ્યુટી મળેલી હતી અને મારે વરાછા રોડ પર ડ્યુટી કરવા જવાનું જોયું અને ત્રણ ત્રણ મહિનાથી દાદાજીએ ડ્યુટીમાંથી બહાર નીકળી જવાના માટે બહુ પ્રયાસ કરતી હતી કારણ કે બહુ ડેન્જર એરિયા હતો અને મારે રાત્રે પેલી મત પેટીને બધું લઈને ત્યાં ગાડી બેસવાનું હતું રાતના ત્યાં રોકવાનું હતું તો કંઈ થતું નહોતું દાદાજીએ મારી સામે જોઈને એટલા પ્રેમને કરો નથી આંખો દાદાજી કોઈ દિવસ ભૂલી શકતી નથી તો મને કહે ટ્રાય અગેન એવું મને દાદાજી કહ્યું કાકા શું બોલતા છે ત્યારે મને ખબર નતી દાદાજી કહેવાય મારા કાકાજી શું બોલતા ત્રણ ત્રણ મહિનાથી માકૂટ કરું છું અને કંઈ થતું નથી ટ્રાય અગેન એની હું ગઈ ઘરે પછી મારા એક ફ્રેન્ડ હતા બીજેપીના કાર્યકર હતા એમને મેં કહ્યું તમે કંઈક કરો ને કહ્યું એ જ્ઞાની પુરુષ આવે છે પ્રકાશભાઈ ત્યાં કે હા હું ઓળખું જ પ્રકાશભાઈ મારી બાજુ જ રહે છે કે છે તમે કોઈ એમનો કંઈક આ જ્ઞાનવિધિનો પ્રોગ્રામ છે તે જ દિવસે મારાથી બેસાયો ત્યાં કહે છે હું કે છે આમ બહુ ટ્રાય કરું તાર માટે ત્રણ મહિનાથી પણ કંઈ થતું નથી પણ કે છે ચાલો હું ફરી એકવાર ટ્રાય કરું એમણે કલેક્ટરને ફોન કર્યો અને વિદિન અ મિનિટ્સ મને આન્સર આવ્યો ત્યાંથી કે તમને એમાંથી કાઢી મૂક્યા કે આ બેન તો છપ્પન વર્ષના થઈ ગયા છે બે વર્ષ પછી રિટાયર થવાના છે ને આપણી પાસે બહુ એક્સ્ટ્રા સ્ટાફ છે આખો તો કે એમને મુક્ત કરો એમાંથી ગયા છે અને બીજાને અત્યારે મને દાદા પર વિશ્વાસ થયો કે આ કાકાનું કામે જય સચિદા આજે જીસસને માટે પણ આજે બધા કેવા કેવી કલ્પનાઓને શું શું નથી થતું કોઈ કહે છે કે થયા છે કોઈ નથી થતા રાધા માટે શું કહેવાયું છે કે એ તો એક ઉપમા છે આમ છે તેમ છે રાધા જેવી કોઈ વ્યક્તિ જ નથી એટલે પાછળ હંમેશા આબત થાય બધું મોટા જાય પરંતુ આજે દાદા ભગવાન એ વ્યક્તિ નથી એ વ્યક્તિ નથી આપણા પોતાનું આત્મસ્વરૂપ છે આ વાત આપણે બહુ વિશદ્ધતાથી બહારે લાવવાની બહુ જરૂર છે બેઠા પછી બીજા દિવસે આપનો સત્સંગ હતો રવિવાર હતો એટલે હું ચર્ચ માં ગઈ પેલા બાજુમાં શાલીભદ્ર કોમ્પલેક્ષ પછી દાદાજી માટે સરસ બુકે તૈયાર કરાવ્યો એટલે મને થોડું મોડું થયું અને હું ઠાક ઠાક કરતી દાદાજીને ચરણ પડી પછી એટલું બધું દાદાજી ત્યારે કરુણા ને કૃપા કરી કે ચાલો તમારું કામ થઈ ગયું દાદાજી કે છે હંમેશા કાંતિ કેવો હતો તોફાની બારકસ બધા જ આપતા પુત્રોને જેમ પરીક્ષા હોય એમ કાગળ આપવામાં આવ્યો અને નિબંધ લખી લાવો કે કામરેજ ત્રિમંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ અથવા એમાં શું આશય છે જેને જે ગમતું હોય એ ખાસ બધા જ આપતા પુત્રો પાસે નિબંધ લખાવડાયેલો લગભગ બે પાના પાની દરેકને ને પોતાની જે રીતે લાગે એ રીતે લખેલો એમ ને લગભગ અહીંની જેટલી બધી જગ્યાઓ છે એ દરેક જગ્યાઓએ સાથે જવાનું થતું અને પછી નાની બાબા ગાડી જેવું દેખાય છે આપણે ખ્યાલ આવે નાના છોકરાને બેસવા માટે बेसाता अगर तो दादा भगवान असीम जय जयकार हो रीते जगह बस विशेष तो कहीं याद आतो पर... बस तो कान्ति आनंद जी हाजी हम अपने आज न सत्संग कर અને થોડી પ્રાર્થના કરી લઈએ મંત્ર બોલી ને નમો વિતરા ગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાય રિયામ નમો વઝાયાણમ નમો લોયે સવ સાવણમ એસો પંચ નમુકારો સવપાવ મંગલાં ચડમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય જય સચિદાનંદ હે અંતર્યા દાદા ભગવાન ભીતરાગ પરમાત્મા સ્વામી હરિ પર હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા આપ દરેક જીવ માત્ર માં જે પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપે બિરાજેલા છો આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ તે જ મારું શુદ્ધાત્મ સ્વરૂપ છે હે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી આપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું પ્રમાદ વજાગૃતિથી મારાથી આજ્ઞા ધર્મના જીવનમાં જે જે કઈ ભૂલો થઈ છે તે સર્વ ભૂલોને હું આજ્ઞાધારી આજ્ઞાધારી ના ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી હેવી આજ્ઞાધમ ના જીવનના ભંગની ભૂલો ક્યારેય ના કરું એવી આપ મને શક્તિ પ્રદાન કરું હે શુદ્ધાત્મા ભગવાન આપ આ અજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એને વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી થતી ભેદભાવની ભૂલો સર્વ ટરી જાય અને એને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય જય સચિદાન ચાલો તારે બસ સચિદાંદ